મેરી બેટા ઉપર થાય ને ન્યામ થઈ જાય નિર્ભયતા ઉપર ના થાય એકરાત પર ઉપર ના થાય તમને રાજ્ય થાય જાય તો ડરો હજર બેસ તો થઈ જ નહી હું કે કે થઈ જાય કઈ દુબી કાનબી દેતે આહા કઈ દે સકે એ તો મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્ર છે દેહા રાખજો ગયા રાખજે દેહાદ્યાસ હા બે હું છું આ વાણી હું બોલું છું આ મન મારું છે એ બધું દેહા દેહા દેહ ગયો મૂળ મોહ દ્રષ્ટિ બહુ ઉડી ગયો જે ઉજ ચાલ્યો હતો થતો ચાલવા મળ્યો હવે દ્રષ્ટિ દ્રષ્ટિનો સીધો થઈ ગયો પણ પહેલાનું જે પરિણામ છે એ તો આજે મોહ આવે છે પરિણામી એને વર્તન બહુ કહેવાય બધા હોય આપડે મો કર્યોટની રસ મોટ મને એવું કેટણી પણ એ મોહ વર્તન મો છે શું છે એ આપડે નિકાલ કરીએ છીએ જે મો નિકાલ નિકાલ કરે ફરી નઈ ઉત્પન્ન થાય પેલો ડિસ્ચાર્જ કરો જાય છે મોહ જો મારી નામ મોટા મોપડા પહેલા પેલો નો નાગુ થવું તેનું મોક્ષ હવે થતો થયો દ્રષ્ટિ એની બધી સુધરી એટલે નવો મોહ નહીં અંદર જથ્થો ભો નહીં થાય પણ જૂનો છે એનો નહીં પરિણામ આવ્યા છે એ તો ભોગવત ચૂકતો નહી દ્રષ્ટિ મોહ થી ચારિત્ર મો ચારિત્ર મો ભેગા થાય તારે એના અજ્ઞાન મોટી જાય તો બીજું બીજા ને તો કે દ્રષ્ટિમાં જાય તો બસ થઈ ગયું પણ આપેલા જબરજસ્તી થી ચારિત્ર મો કાઢ્યો હોય એમનો દ્રષ્ટિ મોહ તો કહેવાયો નહીં પડે એમની કિંમત ચારિત્ર મો ની કિંમત નથી હા પણ એક ચારિત્ર મો તો કાઢી નાખે કે વાળા પ્રતિજ્ઞાઓ નહી દ્રષ્ટિ મોહો જોઈએ એક ભાગ ઉડી જાય અને બીજો ભાગ રહ્યો ચારિત્ર મોજ મોહ ઉડી ગયો ચાર્જ મોડી ગયો ચાર્જ મોહ જ નુકસાન કરતા ડિસ્ચાર્જ લોકો કરી છે એને કાઢવા માટે જે દેખાય છે બીજો મોહ ઉત્પન્ન કર્યો હા ડિસ્ચાર્જ લોકતી જઈશું એનું નામ છે સનિક માર્ગિક માગે એનું મારે કીધું કેવા ને સમજાવનાર નથી હોતા આગળ કરી જ્ઞાન હતું નહિ કરી જ્ઞાન હતું જેવું નથી આ નિકાલ બધા મેલ આઈ જાય નિયમ જ એવો કેવું દસંગો ને વધુ પડે ઊંધો દસંગો ઊંઘો પડે હોય તો આ તો વધારે નથી એટલે હરીફાઈ કરીને પછી ઉત્પન્ન થાય કે હોય મો છે કે આ જુદું કઈ નવું ઉમેરીએ ને એ બધું ઉમેરે છે તે મો એ ડિસ્ચાર્જ નો બધો સાયન્ટિફિક ફેસપોર્ટ છે કરોડ અવતાર્જ મોજ મો છે તે એક અવતાર માં તમારે કામ લાગશે હેલ્પ કરશે એક અવતાર વાત તો વાયદાની વાત છે એ આપણા મગજમાં નથી લેશે એ તમારા મગજમાં ના દે બાકી છે વિતરાતા હોય ને જે વિતરાગ જ કેમ કેવાય હંમેશા દરેક વસ્તુ કાયપૂર્ણ કાયગ્રી એકદમ થતી એવી વસ્તુ નથી કે ડિગ્રી વગેરે જાય એકદમ થઈ જાય થાય આમ તો અમારું હું મારી જો લાઈફ છું ને હું શું કરું છું નહીં તો સંસ્થામાં ત્રણ વાર રહેતો નથી સંપૂર્ણ વિશ્વાગત જગત એને જગત કે જગત કેમ કઉ વાત કરો છો કે આ વિતરાક પણ જે છે તે ડિગ્રી વાળું છે અમુક વખતે પૂરું થશે એ કોઝ ઇફેક્ટ ના કારણે બીજું વિતરાકતા આવે એવું થઈ જાય છે તમે બઉ કે અમુક લોકોને માટે બરોબર છે કે જે ક્રમે કરીને વિત્રાક થવાય છે એની જે માન્યતા છે તેના પ્રમાણે આ વાત બરોબર છે પણ વિતરા પાસે નથી એનો જવાબ ચાલવા રહ્યો ને ચાર ડિગ્રી ઓછી એ તો પુસ્તક માં લખી દઉં સાઈસો છપ્પન નથી અમે એનાથી લોકો કે લોકો તો કે વાત કરવા હું શું તમે એને તમે કહી દો ચાર ડિગ્રી બાકી છે સંપૂર્ણ વિશ્વાસતા ને વાક્ય આગ્રહી માણતા હોય કે આ ના હોય આ ના હોય આ ના હોય તમે કહી દો પછી ચાર બાકી છે ના તો એને શંકા પડે એવું છે જેમ છે તેમ કેવું અમારા બીજું ના બોલાય અમારા જેવું દેખાય તેવું બોલ રિલે સામાના વિચાર સામારે વિતરાકતા વિચાર્યું એ પ્રમાણે તમે બોલ્યા ને હું વિતરાક છે મારી પાસે કે એની પાસે કશું જ ના હોય સંપૂર્ણ જગત ને કેવા માટે નથી કહ્યું જગત થાય હવે એને એવું કેવું કેવું પડે પછી એને એટલા માટે તારે વાર્ષિક જાણવું છે કે જગત માં તાલુક જાણવું છે મારે વાર્ જાણવું છે તો વાર્ષિક જાણવું આવું છે નહી તો તું માણું શું છે જ્ઞાની એ તો બહુ મોટી સત્તા છે જબરદસ્ત સત્તા છે અને ત્યાં બધું સંભાવે સત્તા કેવી રીતે જબરજસ્ત સત્તા છે એક મિનિટ જો એનું પામજો ભેગો થયો અંગ્રેસ સુધી કામ નીકળી જાય પ્લસ માઇનસ ના કરે તો પ્લસ માઇનસ ના કરે તો સગામાં પોતાની સત્તામાં કાયદામાં ના હોવ મારા તે મારીને દેખને કેટલા લોકો સુખ કરતા હતા એને પણ આ બધા ઓતે ઓતે જેદરેલો વાડલો કોઈ લોને તોડે નહીં શું ગયું લોને તોડે નહીં જાય કે આ કે કે મતલબ કે દેખના છે કે કે કરવા જેવું નથી આગે પડી છે આ પડી છે કોઈ માણસ એવો જન્મ નથી હજારો માણસ ના લાખો માણસ ના મન વસ્તવ ના થાય શું ભાઈટું આપણે સમજીએ તો પરમગીરી રાખવાની જરૂર પરમગીરી નાખી ના અત્યારે બોલવાનું ના હોય તો પૂછે એ વિકલ્પ કહેવાય જે વિકલ્પ કહેવાય ને તે જાય કહે છે આપડે ઉઠી તમને બધી જતા પ્રશ્ન થાય પણ તમે વિકલ્પ ઊભા થાય ને હમ્મ જાય અમે વિકલ્પ ખોદકુશ કરે અહંકાર ખૂબ છે પરમી નહી ધર્મ છે એમાં લાખો માણસના મન લશ્કરી નાખે એવા પુરુષ પોતાનું મન લશ્કરે એવો બાવો કોઈ જય નહીં ન હો શું કરું ને કેવું રહ્યું કે એક મિનિટ નો સંગી વાત પણ આડી જાય ને શું થાય ટેમ્પરરી કોઈના મનમાં આપડે આવી જઈએ તો આપડે આપડે પકડી દઈએ પકડવું પૂછું બધું સંસાર ને પછી ચાલે છે કામ લાગે છે એ તો એ અસર ઉડી જાય જે અસર ઉડી જાય અસરવાય જાય નહીં કેટલો વખત બોલવું છે મારે બોલવું છે એની માથા છે મારે બોલવું પડે મારે કેવી બોલવું પડે પણ ના થાય પરમ વિનય માં જ રહેશે એમને મેં કહ્યું છે એવા જગત માં સત્ય ખોરા છો સત્ય ને સત્ય ધરાવવા જશો તો અસત્ય થઈને ઉભું રહેશે વિનય પર એકલા અમારી પાસે બુદ્ધિ હોય નઈ અમે બધા પ્રશ્નો આખા મગજના પ્રશ્નો અમે પતરીયા છીએ પ્રશ્નો પ્રશ્ન ઉભે હોય છે તમે ખુલાસા ના અભાવ હોય તેને પ્રશ્ન કહેવામાં આવે શું સાહેબ ખુલાસા ના ભાવ હોય તેને પ્રશ્ન કહેવામાં આવે બાકી પાંચ માસ ના પણ હજાર શું થાય એનો લાભ ઉઠાય ગયો હું શું કઉ છું કે લાભ ઉઠાય ગયો આ તો આ કોગું છે પણ આનો લાભ છે બાકી આ કોગું ગયું લાભ બધું એટલે મિનિટો બગાડો જેટલી આપણામાં લાભ મળે એટલે જેવું હોય એ ટાઈમ બંધ પછી વેડફો નહીં એવું કેવા લાગે શું કેવાય આપણે તો કોઈ માણસ કે જ્ઞાની છે ત્યારે આપડે તેટલા માણસ એનું મન વન વમતા મમતા બેની હોય તો સમજા તો એનો ઉકેલ આવે અને મન વશ થાય તો તમે બધું જ કરી શકો તમારે તમારે કહેવા પ્રમાણે ચાલે અને નહીં તો શીખવા જાઓ નહીં તો અક્ષરે નહીં છે કે ઊંધો ચાલશે શું ચાલશે આ કવિ ની અવાર છે કે ઊંધું ચાલશે કેમ બધી આવી તમારે બરાબર જ્ઞાન આપવું તારે બધું પૂછવું જ નહીં પડે શું ભાઈ ખબર પડી જાય ના પછી હું ઘરું પડે સદન પડશે બપોર તો કાય ના શબ્દો મારું પુસ્તક માંથી બોલે કોઈ ના પાડે છે ઓછું લાયસન્સ છે પણ સારી પરીક્ષા કરવાની શક્તિ છે શું કહ્યું આપડે પૂછ્યા નઈ બાપજી આપને કોઈ કોઈ માણસ નો મન વસે થાય ચાલો પોતે ફેરફાર થવો જોઈએ પોતે મન પોતાનું વાત સંપૂર્ણ જોઈએ કેવું અને ઓબ્જેક્ટિવ એકબ્દ ના હોય કેવું કેવો ના હોય તો સમજતો જ નથી મારે હું જો મેટ્રિક આગળ એવું સર ઇંગ્લિશ બોલે બાકીનું કરી લેજ મેથિકલ એવું મારે સંપૂર્ણ ધર્મ છે બાકી ધર્મ નહી બધા બાધક હોય ને તમે સમજાવી બાજુ શું કેવાય ઓબ્જેક્ટ મેં હવે જોડે રહી ને એટલે તમે અડધું વાક્ય બોલો બાકી અક્ય મેસી જાય વાત સમજાવી શું સમજાવ્યું બિલુલ પદ્ધત સરસ છે સંસારમાં કશું બાધક બાધક કરે આખા જેવું છે જે વાતો કરે છે સાધક બાધક છે કેવા છે ભાવીન પછી તમારી ચાલુ ઔરંગાબાદ માં એક સૂચક કરી દાખલા મુંબઈ થી સૂચક કરી દાખલા બધાને કશ્ન પૂછો પ્રશ્ન પૂછતા ડાક્ટર કે પૂછે તો પૂછવાથી તમારે કરવા માટે નહીં પણ અહંકાર સમાવો હોય ને એને માટે ઓપરેશન પહેલું પોતે નક્કી કરવું છે જેનું ઓપરેશન કરો કહીએ ભાઈ હું મારી સમજણ વગેરે બોલું છું એવું જો મનમાં નક્કી હોય ને તો એને બોલેલું પાછું ભરી જાય પણ એ તો મારી સમજણ બોલું ચાલે પછી પાર જ ના આવે ને કે મને તો સમજણ થયા નહી એટલે હું બોલું મારો પાર જાય તો પેલો સમજણ વાળો પાર જ ના આવે હવાઈ થાય હવા ઋ્ધિ ખવા ના દે ખબર છે કોઈ સમજણ વાળું મને બોલે પાછું હીરા તો તમારે સારો ભૂલે ભાગો છો તે ત્રણ વર્ષને પહેલા થઈ 7 7 1979 બાવ ભાઈને ત્યાં સવારે વડવુદરા એ ચાલે નહીં જ શકે. જે સંજોગોને કારણે પડી ગઈયા મેરા કી નામ એને મે ધ્યાન માંગે કે મને દરેક વાતાવરણ પોતાને કરવાનું શુકલદાન થતું જ નથી આ તો સંજોગ વચ્ચે સંજોગ માંથી કામ લેવાનું કેવું પોતે પ્રતિબંધ કરતો જ નથી પતંગ શુકલદાન થઈ ગયા પછી